छठू रोजन चालू ભગવાન નો ભક્ત હોય અને ભગવાન ની કથા કીર્તન ત્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષા કરીને કરે तो भक्ति करता कोईकिन ईर्षाए कर भक्ति न कर જયારે કઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે મને બીજે કોઈ કે ભૂલાવો ત્યારે મારા ભૂલ પડી પણ મારા માં વાંક નથી કરે તેનો જ છે અને બીજાને માથે દોષ દે છે તેમજ ઇન્દ્રિયો અને અંત કરો એ પણ જીવ ની મૂર્ખા છે जीवने मन तो परस्पर अति मित्र का मन क्यू करवा जाए सकता है आप इंद्रिय अंत करण नो वाद મારે જોવું ન જોઈ લીધું હું શું કરું એમ્બુલન્સ કોઈ દીધું ઇન્દ્રિયો અંતરણ નો વાંક કાઢ વાસી મારે સાંભળવું નતું મળે સાંભળ્યું કેમ કરવું એમ કોઈ બોલે લક્ષ્મણ એમ કર્યું પણ ઇન્દ્રિયો અંતઃ કર્ણ નો કોઈ કાઢે વાક પોતા જ્ઞાન થાય કોઈ ન કાઢે ઓલે આમ ખેડૂતો ઓલે આમ ખેડુ ઓ એમ મને ક્યાંય સમજ્યા વચરાઓ તમે છાપો છો પણ કેવું આવે પણ એને કોઈ યાદ જ કરતું ના કારણ કે ઇન્દ્રિયો અંતકરણ એવું પોતા પણ મનાય છે એટલે એનો વાક ન કરે પોતાનો નાનો છોકરો લાડગ્યો હોય એ ભૂલ કરે કઈ ભૂલ કરી દેખાય જ નહી માત્ર દેખાય જ નહી એનો વાત હું જાણે માનિતી કરી આવે તો આવે મહારાજે તે દેવું લખી નહી છે પણ તોફાન છોકરા ને કઈ છે આમ કર્યું બીજા ની ઉપર ક્યાં નું ક્યાંય નાખ્યા હોય કેમને વરસાદ શક નહિ હોય આપડે વિચાર કરો ખબર સ્વામી વાંચે હું તો માલિકા સાંભળી નામ બધું આશ્ચર્ય પામજ કરીએ કરીએ લીટીએ લીટીએ આવે વાત સાચી છે કે જેને કલ્યાણ ને માર્ગે હાલવું છે તમે હાથમાં લ્યો કેટલા વલુ હસીએ જોવાનો ભાવ થાય પછી હોયું અને ઈ તમારા સદા હોય પાછા એટલે ચૌદ વલુ આ કરીને પૈસા દો સગા હોય તોય નયો નથી તોય ન કારણ કે નક્કી કરી લીધું નથી કઈ યાદ નથી આવતું નથી વાંધ તો હળો કરે તેનો જ છે અને બીજા ને દોષ દે છે પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધ ને તળે દેશે અને પોતે બળે પણ દૂધ ને બળવા નથી ત્યારે દૂધ પણ પાણી ને સારું છે છે મન નો પડે ત્યાં સુધી મિત્રાચારી હોય તો આજે અમારા પ્રસંગ બન્યો ભાઈ આવ્યા તા ને હોય ને એટલે બ્રાહ્મણ કામ કરાવના મુસલમાન ને બોલાયવા છે ત્યાં જશે ત્યાં ઉતરશે પરદેશ માં થતા હોય કઈ યજ્ઞ કરાવતા ન હોય એ કાઈ જગત માં મન અને જીવ ચૈતન્ય છે મન જળ છે એકબીજાના સ્વાર્થમાં न गमती हो मन मत नहीं जय कीवत हो मन जीव ने समझा समझा तो જીવ જયારે ભગવાન નું ધ્યાન કરતો હોય ત્યારે મન કે પછી તેના સર્વ અંગનું ચિંતવ કરાવી ને પછી જેમ બીજી સ્ત્રી ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘડે भक्त ना जीव अतिशय निर्मल हो तो, तो मन कहू न मैं क्या घाट घड़े नहीं जो यो जीव मत हो तो, तो, तो मन माने। माने। ना बहुत थोड़क પાડી નાખે તે માર્ગ થી અવળી રીતે અધર્મ ની વાર્તા પોતાનું મન કહેવા બીજો કોઈ માણસ કહે તો બીજા ઉલટા એને ખરાબ સહન કરવું પડે જેવા માર્ગ હાથો રાખવો હોય તો બાકી હોય તો માંડવા માં હાર ફેર આવે તે ફરી તેને તેવા આવે નહી મન છે મિત્ર જ છે કરતા હોય ત્યારે એને પોતાના જીવન સમજવો પણ એકલા મન નો વાંક સમજવો નહીં એવી રીતે સમજી ભગવાન ની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવ નો તથા પોતાના મન નો જે પ્રસંગ તે લેશ માત્ર અડી શકે નહીં અને નિર્વિઘ્ન થતો ભગવાન ભજન કરે બે થી ચાલે જીવ નીકળી જાય તો મન એ કઈ કામ કરતું નથી મન ને ભાગી જવું પડે અને મન છે જીવ છે કે એક જ નિશાન હોય કામદાર પદ છૂટે નહી બઉ ધ્યાન હોય બાપુ બોલે બાપુ એપુર જીવે એનું કામદાર ને કઈ નવું બે પાડી એટલે હું જો વિશ્વાસ માં આવે કામદાર ને મારી લાગણી છે આપણે બધા તમે ભલે સાધુ હોય તમે ભલે તમારે મન છે અમારે મન છે આત્મા બધા અને પછી મનમાં નક્કી કર્યું ને એ બરાબર એટલા માટે જો સામે વાતો માં કહ્યું આવા સાધુ એને પોતાનું મન અર્પણ કરી દેવું અર્પણ એટલે પછી અર્પણ કર્યું ને તરત જીવ અર્પણ કર્યો છે એ સંત કે એમ કરાય મન કે એમ નો કરાય તો અર્પણ કર્યું કેવાય આવે તો તમે એવું પ્રાણી માત્ર મન નું ધાર્યું તે લખ્યું આવા કોઈ સંત હોય પછી કેમ અને તારી મોટા મુ મન મુસલમાન છે જેવું બ્રાહ્મણ છે તેને પેલું વસવું છે અને આપડે તો એક નાના માણસો જઈએ આમાં હું ખબર પડે મુસલમાન ભેડું ભળી જાય ભળી પછી હું કઈ ખબર છે હજુ કેવાય દુનિયામાં સમાજ માં રહેવું છે ને આ ગૌણ હોય ત્યાં એટલે એની વાતો આપડે અને તમે આયા એને આપણે સમજાય કલ્યાણ ક્યાંથી થવા દે સ્વામીનારાયણ હરે છઠ ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્ય દાદા ખાચર ના દરબાર વિશે ગાંધી ચકિયા ઉપર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠ ને વિશે મોગરા ના પુષ્પ નો સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે અમારા અંતર જે સિદ્ધાંત છે તે કહીએ છીએ પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાન અને ભગવાન સાધુ ઉપરાંત કાઈ બી કઈ જગત માં શરીર જીવ ને આત્મ બુદ્ધિ અને ભગવાન બરાબર મને મને કે અમે નાના હતા અને મોટા સાધુ કથા વાર્તા કરતા ઈ પાછળ બેઠા હોય કાન એવા હો ખરે ઘણા જ હતા એ બાજુ કઈ રહી તમે હું સમજ્યા કહ્યું કે તમે હું સમજ્યા વિચારો ને સ્વામી આમ રહ્યું વાંચવામાં આપણે સરવાળવે ના ભાઈવાળો કેમ થાય એમાં સરવાળો નો થાય નો માર્ગ અને ઈ પછી મંતવ્યો અને આભળવું પછી એનું મન મને એટલે આમ ખબર પડે એ વાત થઈ ગયેલી જોડે મંતવ્ય મને અનુકૂળ છે અથવા હું ઉથળ છું ત્યાંનું જે મેળવણી કરવી એ મંતવ્ય કહેવાય અને એ મંતવ્ય પાછું નિરીજ હસી તવ્ય હંમેશા પાછું એ મંત સાક્ષાત્ થાય વાંચે નો સાક્ષાત્વ બજારે ચોખ્ખા લેવો ખાવાની ચીજ છે એ આવ્યું એટલે બાયું એમ છે ઘઉં આવ્યા અમ્મા કરે અમ્મા એટલે શું ખાઈ જવું એમ નું જોયા કરતી હોય જીવડું દેખાઈ જાય મરેલું કોઈ કાંકડો આવે તો રાંધેલું હોય તો પડખું વેલી દે રાંધું એટલે ખાઈ જવું સુધાયું કેવાય કાઢી ના છું કેવાયું કેવાય આ તો હા ભણે અમારે એવા જ્ઞાન સામેલ છે ને બી કથાકાર બહુ હારા સાંભળવા જવું પણ રાખવા જવું તમે રાગ જ સાંભળવા જવો હોય તો આપડે જાણીએ છીએ આ જગત માં ગંભીર તમે રાત્રિ થી હાભિયા કરો સ્વામી ની વાત ભગવાન બીજા સાધુ રહી ભગવાન આમ લખ્યો કેટલી પ્રસાદી ખાઈ ગયો આપણે ઘણી ઘણી મદદ આવા વિચારો બો ઓ આપડે જીવ ને કેટલું અજ્ઞાન છે હામે આ કરીએ બીજા કયા કરી કેવળ સરવૈયા છે બધા જે જે પ્રશ્ન ઉત્તર આવશે એ ખોપરા નું કાઢો ને મેળવામાં સરવૈયો આવે જીવન બતાવ પછી શ્રીજી મહારાજ સર્વે હરિભક્ત પ્રત્યે બોલ્યા છે અમારા અંતર નો જે સિદ્ધાંત છે એ કહીએ છીએ હરિભક્ત પ્રત્યે બોલ્યા છે અમારા અંતર જે સિદ્ધાંત છે સિદ્ધાંત સિદ્ધાંત મારા અંતરનો જે સિદ્ધાંત છે જે કહીએ છીએ ભગવાન ભગવાન ના સાધુ એથી ઉપરાંત જગત માં સુખદાય નથી પણ સાધુ કેને કેવાય નક્કી છે સાધુ નો સાધુ હોય અને સાધુ નો ખે અને મા નો પડી એમ કે ભૂતે મરડાય પોતાનું ધારો ન થાય એટલે એને સાધુ નો ખે પછી વાત માટે જેમ પોતાના શરીર ને વિશે જીવ ને આત્મ બુદ્ધિ છે એવી ભગવાન ને ભગવાન ના સંત ને વિશે આત્મ બુદ્ધિ રાખવી જોઈએ થઈ જાય આને કોક ચીણવટી બંને અલગ અલગ રીયા ના અનુભવ જાણીએ ખરા પણ હવે સ્કૂલો વહી ગઈ થઈ ગઈ કેટલે અભ્યાસ કરવો ગયા એટલે હું ગયા અને કેદી મળે તો કોંગ દડો મળે એ હજી તરત નો બંધ બેહુકાલ કરે ભગવાન ના ભક્ત નો પક્ષ દ્રઢ કરીને રાખ્યો જોઈએ આબરુ વધો અથવા ઘટો અથવા માન થાવેહ જીવો કે મરો પણ કોઈ રીતે ભગવાન ને ભગવાન ના ભક્ત નો પક્ષ મુકવો નહીં જો અમારે અહિયાં રાત્રિ હતી ને આ મને ઉપા ભૂનાગઢ માં આવે છે આપણે નહીં છે આ બાજરો છે ઓળખાય ઓળખાય થાય પણ એવું તો થાય કે મારે ખગા ને જ ભગત કે હારો માણસ પણ હું એ જ હારો માણસ કામ ક્રોધાધિક શત્રુ એ પણ પરાભવ કરી શકતા નથી તો કામ ક્રોધાધિક શત્રુ પરાભવ કરી શકતા નથી કે ભક્ત ને જપક રાખે ઓળખાત ઓળખી જાય અને બરાબર જો હોય તો એને કામ નહી પડે ભગવાન ના ભક્ત ને આથી ઓળખાણ થવા માં લાભ કેટલો આથી ઓળખાણ ઓળખેલી નહીં કામ કરો લીધા આમાં બધા કામ એને જીતવાના એના સાધન નો ગરબો થોડી વાત લઈશું ને જેવા જાણે એવો પોતે થાય જેવા જાણે જેવા જાણે એવો પોતે થાય અને ખોટું બોલ્યા હોય બોલ્યો સંકાલિત ભગવાન ના ભક્ત ખરા ને સંકાલિક ને તેને બીજો બીજો ઘાટ થયો એને રાક્ષસ પાછા જન્ આપડે જરાક નો બને એટલે તરત નબળો ઘાટ વાર કેટલી લાગે મન નું ધારું ન થયું મન નું ધાર્યું ન થાય ણી ને થઈ પતિવ્રતાવ્રતા પતિવ્રતા થવા માં તો કેટલા માલિફાવીધી છે પછી એમ માની લે કે હું પતિવ્રતા કોક ને સાપ દેવા જાય પતિવ્રતા નો સાપ લાગે પણ એને માની લીધું ફળે ની આપણે લુગડા બદલાયવાનું પતિવ્રતા થઈ ગયા અને મોટાનો વિવેક નથી આપણે ખરેખર આવે પેલા આપણે સાધુ થવા આવતા એને હિત વંચ આવે અને ભક્ત જનતામણી ના પંચવર્તમાન ના પ્રકરણો માર્ગે હાલવું હોય તો આમ રેવું હરિભગત થાય હરિભગત થઈ ગયું પછી કઈ લીધી જ નહી હોય આવી કઈ થોડુંક દાન કરે ભાવી જાય હું હરિભગત થઈ ગયો ભગવાન ના ભક્ત પણ એ ભગવાન ના ધામ માં મૂર્તિમાન થતા ભગવાન ની સેવા ને વિશે રહે છે ભગવાન નું ધામ ત્યાં મૂર્તિમાન ભગવાન છે એટલે નિરાકાર નહીં એટલે ઈમાન તો નથી એમ નથી ને શું લખનાન કહેવાય આપડે તો નિષ્ઠા બરાબર છે આમાં કોઈ વિચારો સંતોષ નથી આપડે માની જેવા પરોક્ષ ભગવાન હોય અને એવા પ્રગટ હોય આમાં બેઠેલા આમાં બેઠા હોય એની મર્યાદા કેટલી રહે એ વાચે જાય ને લે અમારી સર્વોપરી ઉપાસના પછી તો બિચારા ને ખબર કરતા નથી અમદાવાદ હમણાં બજારમાં સોનું વધારે આવ્યું છે અને ભાવ ફેરફાર થઈ ગયો છે તપાસો છેટું હોય તો કઈ દેખાવું જોઈએ વિચાર જ આવતો નથી હાલતા ચાલતા સંકલ્પ થવા જોઈએ વાંચ વાટ પછી કઈ નહીં જાગૃતિ જેને કલ્યાણ જોતું હોય એને પણ એમને છોકરો પડ્યો પડ્યો નવો કલ્યાણ કરે પણ ગમે એટલું રાંધેલું ઢગલો પડ્યો પણ ખાતા વિના ભૂખ જાય ને તૈયાર મજાના મિસ્ટાન જરાક હંમેશા અહીં ભાસ રેવ છે હજી ભૂલીએ છે યાદ આવું છે અનુસંધાન શું આપડે દ્રષ્ટાંત મને હું એવો ભગવાન નો જેને પ્રત્યક્ષ પ્રમાણ દઢ આશરો હોય તેને મનમાં એવી ભીખ ના રાખવી છે હું રખે મરીને ભૂત પ્રેત થવું એ રખે ઇન્દ્ર જ ભાવું બે રી આશંકા મનમાં રાખવી નહીં પ્રત્યક્ષ ભગવાન એની પ્રત્યક્ષ નો કહેવાય એની બીક અખંડ રેતો પ્રત્યક્ષ બીજા ને ભૂલવા જાણીએ આપણે ભૂલ્ય દેખાય છે મસાણ પવિત્ર ગણાય મન મસાણ છે એમાં ગુંડાગાઢ ખ્યાલ કરે મન ન ટાળે મસાણી ભગવાન ને નથી દેખતો અદભુત છે એ ભાવના નું આપણું જીવન જે બી થશે એ બી ફસાણી મતશો પ્રગટ ને મેળવીને પરોખ ને તો પરોખ ને કેવી રીતે છે ભગવાન મૂર્તિ એની પીક લાગવી જોઈએ એના દીપી એ છે કોણ મૂર્તિ ની સેવા કરતો કરતો વર્તન કરતો હોય અને ખીજાવું હોય તો ખીજાય લઈએ ત્યાં હોય કઈ રીતે જોઈ માણસ તો આવડે આપડે આમ દર્શન કરીએ ત્યાં વીચમાં કરીને પગી લાવે અને આપણને દર્શન માં એનો વાગ નથી જીવ પ્રાણી માસુ ખબર નથી ખબર એને વાત કરી નથી કઈ તો કહે છે ભાઈ દેખળો છે આ બધું મારા <laughs>